અંગ્રેજી આ વઘાર એ સંસ્કાર શબ્દ માં થયેલો છે તેલ તેલ ના મસાયું છે ગુરુ એ ગુરુ આપણે પછી અંગ્રેજીમાં ગુરુ લખવા માંડ્યું કરેલા શબ્દો એમાં અત્યારે ઇન્ડિયા નો ફરી આપડે લાગે છે દાદા કરે છે વિધિ થી સાચું લાગે છે શબ્દ કયા આપણે ઉતારવા હોય તૈયાર થાય તો અમે ગુજરાતી માં જ બઉ તારી હિન્દી પણ આ અંગ્રેજી ભાષા બધું જ ઉગારું પણ સચા જે ચાલે છે કસરતો એક માણસ એક હિન્દુસ્તાની હા બચા બેડ નથી પણ આ આનું જ્ઞાન રૂડી કે નથી સતો સપસકવાય સપસકવાય જેટ ખાય પર આપે ની અંતે તો વિગત અરતી હા વિગત ના કે અમે અજ્ઞેત બીજો એનો કે વોટ ઇસ ઈટ નોટ ટુ આદમ સી ટુ આદમ સી ભગવાન કઈ તત્વો નથી એમાં પોતાની સતત તો ખબર છે કર્મ કરે છે એમ કરતી વોટ જો મોટા મોટી શક્તિ ઉકેલી છે એ કુદરતી શક્તિ છે અંતર બધા બહાર કાઢે આતરા નાના ભરે તો વિખ્યાત્વ ના ભરે તો વિખ્યાતો પાસે આપડે ભર્યું બોલે બરોબર તું બાર જીતા હોય પ્રજ્ઞા આને નો મતલબ હું કેરાઓ હું ક્યારા વિજેતલે શું પ્રજ્ઞા ના બે તો હું વિચાર માં એ કે દા હા મને ઉદ્ભવતી નથી હા ઉદ્ભવતી નથી આ ક્યારે ઉદ્જા આધાર કઈ કઈ જાવ લાગે છે ફીટ ફીટ પડે છે દરેક ફીટ પડે કુલ થાય દર્શન છે જેટલું વસ્તુ જાય તો શું જેવી હોય શું જ હોય અને તેના આધારે બઉિ ઉ અંગ્રેજી શબ્દ ઇન્સાઈટ ઊંચી તર્કવારી હોય હા ઊંચી તાર્કિક હોય અને આ સૂઝ એ તો જ્ઞાન મળ્યું નથી જ્ઞાન મળ્યું નથી સુધ હોય શકે ને અરે દાદા આ જેને જ્ઞાન પ્રાપ્ત થયું આપણી પાસેથી જ્ઞાન જેને લીધું આપણી પાસેથી જેને જ્ઞાન લીધું એને જે બધું હવે બધું બતાવે છે પૂછે છે બધું વ્યવસ્થિત છે કર્મ નું પરિણામ તો આપડે જે ભાવથી કરીએ છીએ તે પ્રમાણે આવે પણ ભાવના કરીએ તેમાં પૂછતા ખરો બદલાઈ ભાવના ભાવનાથી વ્યવસ્થિત ક્યાં હોય વ્યવસ્થિત ક્યાં હોય હેલ્પ કરે ક્યાં હંકાર ના હોય ક્યાં અહંકાર હોય તો વ્યવસ્થિત કેવાય નઈ આપી કાલે કરે ભાવના જગત છે વ્યવસ્થિત અહંકાર છે ગોદોબાયા કરે ભાવના બદલી હેલ્પ કર પ્રાપ્ત થઈ જ્ઞાન પ્રાપ્ત નવું થયું છે આ પહેલા નું જ્ઞાન આજના જ્ઞાન નું કરતર થાય છે એનું નામ સંઘર્ષ છે આ બધો સંઘર્ષ થઈ રહ્યો છે સંસ્કાર થાય અને આ જ્ઞાન આ જ્ઞાન થતા સાચું છે ને આ કેમ હા મારી બઉ મુશ્કેલી આ સંઘર્ષ થયો નહી સંસ્કાર સંસ્કાર છે જ્ઞાન નવું છે એનાથી આખું જગત બુધાય રહી આખું જગત એને જ બુજાઈ રહ્યું આજનું જ્ઞાન આપી જ્ઞાન આવે છે સંસ્કાર તમારે થશે આજના જ્ઞાન આપડે ભાવના જ કરવાની જરૂર છે એટલે દાદા એવું ખરું કે આ અક્રમ ના જે જ્ઞાની જે છે અક્રમ અક્રમ ની અંદર ના જે જ્ઞાની જે છે એનું વર્તન બરોબર નથી હોતું શ્રમિક ના જ્ઞાની નું વર્તન તો ચોખ્ખું જ હોય કેવું ખરું ને કે વર્તન બરોબર ના હોય તો એ વિસ્તાર વર્તન ની કિંમત જ્યાં સુધી મન વચ્ચે એકતા હોય ત્યાં સુધી વર્તન ની કિંમત ખોલવું પડે ને બાણી ખોલતા દેખે ઓછો બોલે પાછલા સંસ્કાર શું છે અત્યારે પણ અંદર ની ના પકડે અંદર પકડે અંદર નું ના પકડે